સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સુખમાં દુખ દેખવું એ જાજાને સૂઝે નહીં એ તો સૂક્ષ્મ વાત છે તે શું જે રસોઈું તથા બહુ સન્માન આદિ તેમાં તો મૃત્યુ ફાટી જાય એવા છે ને તેમાં સુખ દેખાય છે પણ સુખ તો મોટાનો સમાગમ થાય એટલું જ બાકી નહીં સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે જ્ઞાન વિના તો સુખ ન થાય ને ભક્તિ કરે તેને મોટા હોય તે હાર આપે કે થાળ આપે પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય માટે સમજણ તો જોઈએ ખરી એમ વાત કરી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે વળી એટલું તો એમ સમજવું છે જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંદી શા સારું કરે માટે એમાં તો સુખ જ નથી ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે ને મોટા મોટા એ માર્ગે ચાલતા નથી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં અનેક વાતો સમજવાની છે તેમાં મુખ્ય ઉપાસના બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિ શાસ્ત્રનો અભ્યાસ રાખવો સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મૂંઝવણ ટાળ્યાનો ઉપાય જે કાળની ગતિ જાણવી જન્મ મૃત્યુનું દુઃખ વિચારવું ભગવાનનો મહિમા વિચારવો વળી આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી વળી આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે એમ જ્ઞાનીને તો અનંતલોચન છે ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે ને મૂંઝવણ અનેક પ્રકારની છે સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે પ્રથમ કાંઈ નહોતું ને આટલા કારખાના થયા ને હજી થાય છે ને વળી થશે એ તો વધતું જશે પણ મુખ્યત્ કથાવાર્તા ધ્યાન ને મોટા સંતનો સમાગમ એ જ કરવાનું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે અંતર્દૃષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂજે ને અંતરદૃષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે ને અંતરદૃષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય ને જેમ ચકમક ખરે તે ખેરતાં દેવતા કડીમાં લાગી જાય છે એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કર્યું ને કરાવ્યું એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય પણ તે વિના થાય નહીં સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ઉપાસના સમજવી જે કોટાન કોટી ભગવાનના અવતાર જે શ્રી કૃષ્ણ વાસુદેવ નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ મહારાજ છે ને પૂર્વે અવતાર થઈ ગયા એવા તો આજ સત્સંગીને સાધુ છે પણ આપણને મહિમાપૂરો સમજાતો નથી ને શ્રી કૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો ને આજ તો વીસ વીસ વર્ષના સંસાર મૂકીને ચાલ્યા આવ્યા છે ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી કોઈએ ત્યાગી નથી ને આજ તો હજારો ભાઈઓ ત્યાગ કરે છે ને પૂર્વે ભગવાન બે ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે ને આજ તો ઘરો ઘર ભગવાન તેડવા આવે છે ને બીજા અવતાર મોટા મોટા તે પારસ મણી જેવા છે ને પુરુષોત્તમ તો ચિંતામણી છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા તે બરાબર કોઈ સાધન નથી તે વચનામતમાં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું તથા સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એમ સર્વપ્રકારે પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું તે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે તે જેને આત્યંતિક પ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય